જય રામદાસઠ હતા આખા ગામ માં રાતે થાય ને એટલે જમતા પેલા આખી પ્યાલી પીએ રોજ પ્યાલી તમે સમજાય ને ના ને કે છે હું સયાજરાવ મામ સુમ સુધ પોતાનું સ્વરૂપ ચૂકી એ તો આ દારૂ નો ચડે છે અને આ બહુ નો દારૂ છે ત્યાં હવે આ ઉતરે ગ્રહણ કરેલું પેલા દારૂ માં ગ્રહણ કરેલા રિએક્શન નથી આવતું ગ્રહણ કર્યું પરંપરા ચાલ્યા કરે પેલો ઉતરી જાય એટલે ગુના ફળ રૂપે આપડે બિચાર ખાવું જ પડે અને ખાય એટલે દારૂ ચાલ્યા કરે એ બીજું કહ્યું પોતાનું સ્વરૂપ વાન ખોઈ નાખ્યું એટલું કર્યું ત્યાગેલું એ કોપી નથી તે કઈ નઈ ક્યારે પણ હવે કઈ નાખો છે ત્યાં આવે છે હજુ તો એવું મોટા મોટું પરિગર કઈ નાખો જેટલી બુદ્ધિ ચાલી ને એટલી બુદ્ધિ કે આપડે હલકાશ માં જરાક વિચાર કરવા આપડે હલકાસ હોય ને બઉ દોરી નાખીએ તો દોર્યા માં જીવ રહ્યા કરે બધું જીવ બધું ઓછું દોડેલું હોય તો આપણું સીધામાં આપણે આપણા કાર્ય માં રહે અને એ ચાલે એટલે ત્યાગ એ હેલ્પ કરે છે ત્યાગ એટલે કઈ હવે ત્યાગ નહી એ ત્યાગ જ કેવાય જરૂરિયાત બઉ જરૂરિયાત નઈ એ ત્યાગ જ કેમી બે ખમીજ હોય વારા પછી પેલા હવે બાર ખમીવડાવે જ્ઞાન ના પ્રતાપે જડ્યો જડયો નહીં તો આત્મા ઘડે એવો નથી કોઈ રસ્તે કોઈ રસ્તો એવો રસ્તો નથી જે જડે શું ક્રમિક માર્ગ તો ક્રમે ક્રમે ક્રમે ક્રમે ક્રમે ક્રમે તે ક્રપાવ શું કેવું પડતું હતું જ્ઞાની પ્રખર જ્ઞાની હતા તો એ જ અંદર આનંદ છે ઉપાધિ જ નહી મુક્ત અને ચોપડીઓ વર્તારી આપી હતી આ વાંચન છે વાંચન સંગીત થયા પછી અને સંગીત આપ્યા પછી અને જ્ઞાન બીજું તમે બહુ છો માથે તમારે ટાઈમ હોય ને અનુકૂળ હોય તે તમે વાંચે ફાઇલ રૂપે બાકી મૂળ રૂપે ગ્રહણ કરવાનું કશું વાંચવાનું નથી અથે ગમેલું પોઈન્ટ ચોડી પછી ચોટે ગુંદર હોય દાદા બધા પ્રતિ રાખો પ્રતિ રાખો પ્રતિ સારી રહી છે કે હું એને એવું સારી રહી છે પ્રતિથી રાખનાર છે જેને પ્રતિથી હોય ને એ આવું કે પ્રતિ રાખો એ રાખવા જે છે ને પ્રતિ આવે છે શું કયું પ્રતિ આવે મે <Niha> <Niha> શ્રદ્ધાની મૂર્તિ જોઈએ એટલે અંધારામાં આપણને શ્રદ્ધા બે જાય એની વાત થી શ્રદ્ધા બે જાય જોવા થી શ્રદ્ધા બે જાય અને હરેક કાર્ય થી શ્રદ્ધા રહી જાય જો મને મને મહારાજ કહેતા પછી તમે મારી પાસે રાખો એક છ મહિના પણ આવે તો મે આવતી નથી મને શ્રદ્ધા બેસતી નથી રાખો શી જ રે છે અવરું બોલો પણ મને ખરેખર તે છો કે એટલે એનું લાગે છે કે આ બધું જ્ઞાન ખોટું થઈ ગયું એટલે દે એને લે કે દાદા બધો મસાલા લઈ ને તમારું જાણેલું કઈ કામ લાગશે નહીં બોજારૂપ છે શું છે પણ દાદા એવું થયું કે જેને પોટલું બહાર રાખ્યું તેનું કામ નીકળી ગયું પોટલું પાછું છપ્લું પાછું પાસે રાખ્યું થાય અરે બહાર રાખવા જેવું છે કે આ તારું ઘર દેખાડ ના જોયું કે તો કશું હોય પોતાને ઘેર જતા લોકો ભૂલા પડ્યા અમલ અમલ ચડ્યો એટલું હું બોલું છું એટલું બધું મેં જોયેલું જ વસ્તુ છે વિતરાગાવા ચૂક્યા એ થઈ ગયું તણું કા ચૂકી ગયા પછી ફરી ફરી બસ મો ફરી પાછું છોકરા થાય પડી જાય ગાડી દે પછી પડી જાય ઉભું થઈ પછી એમ કરતું પડતું થઈ જાય રાત્રે સાય છે કરો તો પછી વિતરાકતા જ છે પછી વિતરાતા બીજી હોય ને વિતરાતા રાક્ષ વિતરાતા આમ તો માણસ બોલે ના ના મને કઈ રાક્ષ હશે ના વાળા બહુ જ ખરાબ ખરાબ આવો ફોડ પાડીએ ધોધમાર માં એ ખરા છે સમજતો જ નહીં રોજમાન માયા લોકોનું ટૂંકું સ્વરૂપ રાખ દે છે આ કચાય થી જગત ચાલી રહી છે હિન્દુસ્તાન નું જગત કચાય થી મજૂરો મજૂર બધા કચાય માં અને ફરી વાળા કચાય માં ને વિષય માં તૈયાર ઠેકાણા બતાવ્યા આત્માના તૈન ઠેકાણા કાતો વિષય માં કાતો કસાય માં હા કો વિષય હોય કોચાય માં હોય તો અકથાય એટલે ભગવાન પદ માં હોય અકથાય ભગવાન પદ ગણાય ને પણ કહેવાય નહી કેવાથી લોકો ઊંધું બોલે આ બધા ભગવાન થઇ ગયા આપડે હવાનું કે આપડે આયા જરૂર ને કચાય છે થાય તો આથી વિત દ્રેશ થઈ ગયો કેવાય ને પણ વિત ડ્રેસ થયો વિતરાગ થયો નથી ને પછી આ જાય રા કડવું છોડી દેતા આવું કઈ આવડે ના આવડે અને ગરી છોડી દેતા હે હવે એટલે એવું કયું કડવું છૂટ્યું છે એજ મોટા મોટું જોખમ હતું રાગ છે તે તો આ રાગ બધા પ્રશસ્ત એટલે આ રાગ નો થાય પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત રાગ પછી રાગ થાય તો આપડી વાંચ્યા કરજો દાદા ભગવાન પુસ્તક રમત કરું ને એ જ વાંચ્યા કરવા નથી એ શ્યામાં છે ત્યાં વિજય આત્મા નથી છે હવે મોટા આચાર્ય મારા મને કે પુરવાર કરીને પુરવાર કયો હું કગન રાખી સાહેબ બોલો બે જ્યાયી હોય પગલું ના પડે જો બીજા બે જણ બેં એટલે મારા એક એક મારા આય કચરા બધો જ કચાય તમારી આવું કે નાદાર નાદાર થઈ જઈશ તું આ નખ તો દાદા થઈ ગયા દુકાન કઈ ને કી એક દુકાન બગડી ગઈ એને શું કહેવાય પછી ના તારી લઈ લઈએ સાદા થાય જીવે છે ગુસ્સો નહીં કરનારો ગુસ્સો નહીં કરવાનો આ કસાઈ માં છે એ એકદમ તો કસાય છે તપ તો તમારે ખુબ જ કરવું પડે તમારે તમારે ચોથો પાયો હોય તપનો તો અપમાન કરે તમને જસુભે ને અપમાન કરે તો પેહલા તો તમે છે તે મને અપમાન થયું તે કચાયુક્ત હતા શું એટલે તમે હમો કસાય કરીને એ બોમ્બ ફેંક્યા હતા તમે બોમ્બ ફેંકો શું કરું ખેડ હવે તમે તો જસુબેને રહ્યા છો અને તમે જ્ઞાન જુદા પડી ગયા પણ માલ જસુબે તો તેનો જ છે ને હા પેલા અપમાન કર્યું કરવું પડે તે તપ કરવું પડે હા હૃદય લાલ લાલ લાલ મેળ મેળવવો પડે એવું મેળવેલું કોઈ વખત મેળ એલો હે સંભાળો નિકાલ કરવા છે બંધ થાય એવું કોઈ કાળે બનેલું નહિ એ છેલ્લા અવસ્તાર માં બંધ થાય છેલ્લા કેવલ જ્ઞાન થયા પછી અને એક આક્રમ વિજ્ઞાન જોવા ને કેવું બધા ચિંતા ચિંતા નથી એ તો વ્યવસ્થિત એકલા વ્યવસ્થિત અનુસંધાન છે અનુસંધાન તમે શુદ્ધ આત્મા થયા શુદ્ધ ચિંતા હોય ને તો આ વ્યવસ્થિત તમે એમાં હેલ્પ કરે છે તમને પેલું જરા ઘું ખરેપૂર્ણ શુદ્ધાત્મા વીસ ટકા ચિંતા સો ટકા શુદ્ધ થઈ જાય ચિંતા આ વ્યવસ્થિત હેલ્પ કરે છે શું કરે છે મોટા મોટી વિજ્ઞાન તો કોખસર ઉભું થાય છે ક્યાં થાય છે મારા જે પુસ્તક લખ્યું છે મોટું મનાવરા તું મને મારા મારા પુસ્તક લખ્યું છે કોચ્યું કે સાહેબ શું વાત કરો છો તો અક્રમથી મોક્ષ આપે છે ભગવાન એવાક્રમથી મોક્ષ આપે છે ડોક્ટર પૂછે ને એટલે મહારાજ કે છે ભાઈ આક્રમ ક્રમ વગેરે કાય નહી મહારાજ રાખ્યું છે બધા કઠણ લખ્યું છે ગાળું વાળું ને કઠણ આપણે ન્યાય કરીએ માની કેવી આપડે ના માની માને બિચાર એનો શું હોય આપડે વિજ્ઞાન જ ના સમજાયું કેવું છે ઓછો ભરેલો હા પ્રભાકર મહેતા છે જાગ્યો એટલો બધો કસાય રાતે ઊંઘી ગયો ત્યાં શું તકે દરવાજો ખુલ્લો રાખીને ઉરવાજો બંધ કરવા ખુલ્લો દરવાજો હતો એટલે શેડવી ભાઈ કસાય કસાયુક્ત હોય પણ કઈક નવો ફોન કરી અને દરવાજો બંધ કરીને ખસવી જાય તો એટલું એટલું એટલું તો કમા માત્મા છે નહી બાળક માટે છે એ ભાષા માટે છે જે બાળક માં આપડે કહીએ કે ભાઈ તળાવ ભર્યું હોય તો આપડે શું કે બાળક તળાવ પડે આપડે દેખાડે વડ માં ભૂત છે કે જો તે મોટી મના પડવાનું છે એટલે આ ભગવાન ક્રિયા કરવી નાખ્યું છે બાર મંદિર માં જ્ઞાન મંદિર ઉગાડવું કરેલું આપડે અર્થ નહીં મનસુદ માટે છે ભાઈ કે આ નૌકાર પત્ર થી ફાયદો શું છે ખાલી મન શુદ્ધિ માટે છે જીત ની અશુદ્ધી થયેલી છે શુદ્ધિ એ સંસ્કાર અને ચિત્ત શુદ્ધિ આક્રમનું છે પેહલા નું એના પચાસ પેલા આ બાજુ રાખશે આક્રમ શું કે આચાર ને જોજો નઈ શ્રદ્ધા ને જોજો શ્રદ્ધા શું છે તે જોજો કારણ કે આચાર તો કરી પડવાના અને શ્રદ્ધા જવા જવાનું છે જેમાં શ્રદ્ધા છે તેવા આચાર આવવાના છે આચાર પછી મોડા આવે ત્યારે તમારે સાય સંગીત ની શ્રદ્ધા બેરેલી એટલે અમાથી એનું જ્ઞાન પ્રગટ થતું જાય જ્ઞાન એટલે જેમ જેમ અનુભવ થાય ત્યાં જ્ઞાન પ્રગટ થતું જાય અને જ્ઞાન દર્શન દેવું થાય નવચારિત્ર જેમ છે તેમ જોવા માંગ મલકા લોકો ને ભવે ત્યાં એટલું પાલવાનું આ કિંદગી જોડે કાઢે ને અને અત્યારે ઊંઘા આવતા ગાડી ક્યારે કાઢી પહોંચે એ ગાડી કાઢી હે બુ બધી પાણી દયા કરે તો હોય તોીર છે એ ઢો કરે Vita aqui do nis panna Badu, harina atma ilostroke Sena ilostroke aquel atma, Har castle rege deo arco fauna Vakuj sab fare Pokais qulo sam, sako k fulo sam Eh vadu sağthe e pori j äb auto Saathe je v integrat I come to Chicago આજે આપણી બક્તિ કર્યા આજે આપે ભક્તિ કરવાનું ભક્તિ કરવાનું આપે બા ગમતો નથી આવે सतत सतत सतत सतत करू प्रत्यक क्षण बोध रहे પ્રત્યેક ક્ષણે નથી રહેતું નાખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ભૌતિક સુખ ભૌતિક સુખ માં બે પ્રકાર નો સુખો પા બધા વિજય ને કચાય એનો સરહદભાવી જાય એટલે ગ્રો માન માં એ વધારે પ્રાથમિક વાળા ઈચ્છા થાય અને ઈચ્છા ઓછી થાય છે બિલકુલ નથી બિલકુલ નથી આગળ પોતાને જાણવાનું પછી જાણ્યા પછી સતત ભોજરે પાપ કરવાના છે પાપ કરવું હોય તો જાગૃતિ કરી આપીએ ને હું કોણ છું ભાન નિરસ્કર ચોવીસે કલાક બાદ રહે ચોવીસે કલાક જાય નઈ ત્યારે સાત નહીં હું કોણ જાણ કર્યો અને બીજું જાણવું હોય તો પૂછી લો તું જવાબ આપું બીજું નથી જાણવું હીજું નથી જાણવું કર करणो रे तो बातें व्यंजन प्रक्रिया तो नष्ट થાય अर्थात विलयन हां एक्जेक्टली पण થાય જ નહીં બંધાવ થાય જ નહીં વિદ્યાર્થી પર નહીં ભુમિકા છે થાય નહીં મને એમાં પ્રવેશ કરાય તો એવો મારો અનુભવ છે બધા વિદ્યાર્થી નથી તમે ન જાણતા તમે તો મત જાણતો છે નેમ કેવું છે કે આ આત્મા આપ જે જણાવો છો આપણે જ્ઞાન વાત કરી ને એમને કેટામિન ગોરીઓ હોય ને એ એ આપે ગોરીઓ અમારી પણ ગોરી અમારે તો આત્મા જ્ઞાન આત્મ કહેવાય વેદન વિજ્ઞાન વિજ્ઞાન થી કામ કરવાનું જેમ લેબોરેટરી કરીએ ને એવું રીતે એક્ટિવા દે એક્ટિવા તો બ વૈભવ વિટામિન કોલીન એટે પે સી જેકોલેટરા મતલબ કે શું ઉધારણ કરવા નું છે એમાં આત્મા અનુસાર ગઈ એટલે કઈ કોણથી દોરાને ઉદારીયા નું છે એક્ટિવા કેચા વિચારો આવે વિચારો કે પરની ભૂમિકામાં જવાય કેવી રીતે આ બને વિચાર હતો ને મન જ વસ્ત થઈ જાય પછી ભૂમિકા કઈ જવાની મન વસ્ત થઈ જાય વિચારો કઈ ધીમે ધીમે ઓછા થાય અને વિચારો ધીમે ધીમે ઓછા કરે ને એ તો નાવડું ભાગી નાખે શાંતિ આકાર થઈ ગયો તમને બેદના શાંતિ થાય કારણ એનો પ્રભાવ પડે ને ભાઈ વિચાર ના થાય સ્પંદન થાય પણ મનનું મારા સમુ કિનારા પછી સમુદ્ર માં ભટકાવનારું એ છે ના એવો ના અમારા તમારો નાશ કરવા નથી બેટા અમારો ધર્મ બધો તમારે હોય તો જરૂર છે મુરજીભાઈભાઈ આ મન નું પ્રસ્તુ છે ને કે રજની રજનીશજી મોટા ભાગ વાત આપડે લાવવાની કઈ જરૂર મોટા અમન ની જ વાત પૂછે આખી દુનિયા કોઈ ધર્મ સ્વીકાર કરે નહીં અમલ ની વાત પૂછે એ તો ખાલી અમન ની જ વાત પૂછે છે મન વસ્ત થઈ ગયું જ હોય પણ એને પોતાને કેટલાક માણસો ને કચા થાય ને તેનો લાભ હેતા આવતો નિરંતર મન વસ્ત રહે છે નથી ખાવું ખાવું નથી અને મુરજીભાઈ છું અને બ્રાહ્મણ નઈ જગત ના વ્યવહાર માટે બ્રાહ્મણ છું નામ મારું મુરજીભાઈ છે જગત ના વ્યવહાર માટે બ્રાહ્મણ છું નામ મારું મુરજીભાઈ છે તમે ભૂલ કરો કરનાર કોણ બસ એને હું કોણ છું એને યાદ કરું કે બસ એને જો યાદ કર્યા કરું છું કે હું કોણ છું કોણ છું મૃતિ ભાઈ ધ્યાન કરું છું એવું નહી કહ્યું જ્વા કરો કે કોનું જ્વા કરું છું કરનાર કોણ છે એ તબાશો અને કોનું કરું છું તે ભગવાન તો આપડે માન્ય ને તો એની ધારણા કરવાની કરવાની યાદ કર એકાગ્રતા કરો એ ધ્યાન ના એકાગ્રતા અવલંબન વગર ભગવાન વગર કે અવલંબન ના ને એ મંત્ર નું અવલંબન મંત્ર નું અવલંબન મંત્ર નું અવલંબન એટલે મંત્ર ધ્યાન કરો છો તમે એમ કહો કોઈ વ્યક્તિ ને જે રીતે યાદ કરી પરમાત્મા એમ કે સાકાર સ્વરૂપે મંત્ર યાદ કરીએ આપણે ખેતી કરીએ વાત કરીએ છીએ એ સુખ પણ એક ધરણ જ છે ને અનુભવ તો નથી જ ને પણ એનો અનુભવ તો નથી ને બેનો અનુભવ તો નથી ને ના म मैंने जय लगे तार આપણે જ્ઞાન પ્રાપ્તિ ની વસ્તુ જુદી છે પણ અમારે જેવા ને જેને આ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એને તો શ્રદ્ધા નું જ અવલંબન હોય ને એટલે ખરી રીતે શું છે એ તો તમારું કર્મ એને તમે ક્યાંથી લાવ્યું છે સ્વાધીન નથી કોઈ જીવે છે સ્વાધીન સ્વાધીન કોઈ એથી કરવું એટલે કર્મ ને આધીન હોય બધા એટલે કર્મ આધીન તમે ક્યાંથી લાવ્યું કર્મ કોના દુનિયા બનાય છે લાગે તમે દુનિયા કોને બનાવી છે હા પણ અનુભવ ક્યારે કરજો આપી અનુભવ એની ઈચ્છા એને ભૂલ વિચાર ને તારા લક્ષ્મી ની મજા છે નવે રોજ કાપે પ્રારબ્ધ કર્મ પ્રમા બધું થાય પછી શું કરવાનું એ પ્રારબ્ધ કર્મ પ્રમાણે બધું થાય પછી આપણે શું કરવાનું પ્રારબ્ધ કર્મ પ્રમાણે બધું થાય પછી આપડે શું કરવાનું હા એ એ વાત